आज की बात ऐसी नहीं है वो तो आज हरिकृष्ण खड़ा बैठा है उसका है, उसकी बात बोलने का प्रत्यक्ष की बात बोलने का क्या बैठा है है. वो एक घंटा बोलो तो बहुत हो गई पचास रीट बोलो नही નહીં આઠ મિનિટ થી કમી નહી બોલના આઠ મિનિટ બોલને કાઠ મિનિટ પચાસ મિનિટ બરોબર જ્યાં નહીં બોલો તુમને આજા આશ્ચર્ય કભી હુઆ નહી દિસ ઇઝ કેશ બૅંક ઓફ ડિફેન્સ સોલ્યુશન જય સશ્રીલા સબક માનના પડે और इनको साइंटिस्ट को मानना पड़े ना अमेरिका में सबको मानना पड़ता है और रेवरेंस मानना पड़ता है अभी तक तो नहीं मानता है वो लोग कुंडली जागृत करता है वो हत्याग्रह नहीं क्या है, शक्ति है अंदर की वो जागृत होकर अपना आशीर्वाद देती है बस हो હા ભાઈ ક્યાં કરતા જાગૃત કરવા થી કુલ જાત કરવા મન કો શાંતિ જ્યાં બીજું બસ જ બોલો મેરી આત્મા આત્મા પંદર મિનિટમાં મુજબ તો દર્દાને કાધાન નીચે એકદમ નીચે નહીં એકદમ જો મૂલાધાર કે ઉપર મૂલાધાર ઉપર મૂલાધાર ઉપર મૂલાધાર લાશે મૂલાધાર મૂલાધાર કે ઉપર કુંડા લગે મૂલાધારી ઉપર કે કુંડલ મૂલાધારમાં જે ગેપ છે गणेश क्या फायदा હાર્ટ ના ઓપરેશન માટે અમેરિકા જવાનું નક્કી થયું દાદા પ્રશ્ન થયા પણ હરે કોણ હરે કોણ પ્રશ્ન થયા પણ હરે કોણ હરે કોણ કોઈ થયો નથી હરે हरे तो प्रार्थना शब्द ना कोई प्रयोजन खरुट माध्यम ने हरे हरी ने भगवान क्या हरी हरे भगवान हरे कृष्ण हरि भगवान हरे कृष्ण हरे क्या थे कृष्ण सर अरे कृष्ण कहते हैं योगी था तो एक कलाक मैं सनयपा हाँ शनैपातरे बच्चों बढ़ू गए बराबर બધો ગુણ નું ધામ હોય પોતે આ બધા ગુણો નાસી વિનાશી છે કેવા દત્તાત્ર અવતાર હતો અવતાર હતો દત્તાત્ર જય નો ના કરે જય નો કરે જય નો રામ ને કૃષ્ણ ને તો સાત બહુ ભગવાન લોકો માની લીધું છે ઉત્પત્તિ જાય ને ધ્રુવતી જાય હા ટીક્ષ કેવું પડે સાયન્ટિફિક વસ્તુ એનો કયું લોચો બોચો મારે નહિ છે કેવું પડે સાચા પુરુષ ને અત્યારે ભાગ્યો એવું આ વ્યવસ્થિત ગોઠેલું બરોબર નહી તો આ બધા થયા જ છે ને એ રહી છે કેટલાક કાકા જાય રાખો કોઈ ટાઈમ થાય એન્જિન હતું એન્જિન ગયું ત્યાં પછી બીજું એન્જિન ઉભું થયું હા બરોબર કેટલા બારથી ખેંચવું પડે કઈ જોયું આપણે બહુ ભાવ ભાગ ખેંચવો એ તો ભાઈ ભાગ મૂકી ને છે એક જ એન્જિન જ ચાલે ડબ્બાનું કોઈ અવલંબન છે અવલંબન નથી એમને મો નથી આમ થાય કે મો થાય છે કરીને એટલે અંદર મનમાં એવો ભાવ કરે કે આ મો મારે ના જોઈએ ના હોવો જોઈએ બીજી બાજુ સાડી તો લે મો ના હોય નારજ છે મો છે બીજી જગ્યાએ સુખ નહી બોલવાથી આ જગ્યાએ બહુ થઈ ગયો એટલે બીજી જગ્યાએ સુખ જોતી કાઢવું પડે કેવું એથી અમે કહ્યું ને ભગવાન દાદાભાઈ જગા ને બધું બોલીશ લાગે સુગવદી દેશે કે બધું મોટો તો છે તો એટલે તમને કહું છું કે હું સાઉતર એક મૂકી દેવું કે આપો તમને ન કે કેવળ શુદ્ધ આત્માનો અનુભવ સિવાય દુનિયાને કોઈ વિના ચીજ બને જોઈતી નથી એવું બોલવાથી પણ ફરક પડે આ ફરક પડે તો એમ મત પ્રોજો કે બોલવાથી ફરક પડે ને ફરક પડે એ તો જ્ઞાન લીધેલું હે તેને જ્ઞાન લીધેલું હોય તેને પછી અહીં જ્ઞાન લીધેલું હોય તે તો મોહ વદ્વતો નથી મો છે હવે ના ગમતો હોય તો નિકાલ કરી નાખ ના ગમે તો કરો જમતો હોય એવું નઈ દાદા મારે ના ગમતો થઈ ગયો કલ્પ્યું છે ઘણું સુતવામાં આવે એટલે આપડે જાય ના આવ્યું જયારે આવે ત્યારે તું ખરું અમારી ભાવ છે પાણી ના આવે તો ના ચાલે બે દિવસ સુધી ના આવ્યું તો કઈક તો ઉપાય કરવો પડે ને કોઈ ભાઈ બો મૂકી પૈસા આપીને મંગાવી લેવાનું મારો આ બધું ફોર્ચીન હોય છે એ જે પાણી બજાર ના આવે તો અનફોર્ચ્યુનફોર્ચ્યુન અનફોર્સનેડ માટે પૈસા જુદાયા કે હોય તે પછી સાચી રાખવાના હા એતો બરાબર અનફોર્સેડ આઈટમ એમનો એમનો પોઈન્ટ એ નથી પૈસા પોઈન્ટ નથી એમનો પોઈન્ટ ટેન્શન નો છે એ વખત ટેન્શન વધી જાય છે તો શું કરવું ટેન્શન ખાવા માટે વધે હા એની વાત છે આપણા હાથમાં ભૂતકાળ ને તો કોઈ મૂર્ખ ના માથે ભૂતકાળ પડી ગયું ભૂતકાળ થયું ભૂતકાળ ને હું બેઠી છું પાણી નથી એટલે બધું વર્તમાન થયું ને લાઈટ ને પાણી ના હોય તો પાણી છે મોકવી તમેને પ્રોબ્લેમ આવતો નથી એક જ શરૂમાં થાતા ના પડે પ્રોબ્લેમ પ્રોબ્લેમ આવી પ્રોબ્લેમ આવી પ્રોબ્લેમ હોતા જ થાતા નથી હા પ્રોબ્લેમ વધે જ ઉઠતા પ્રોબ્લેમ જેવું થાય શું છે ઈટ કોટ અ પ્રોબ્લેમ તો સર મદદ ખાલી દી જાય તો મે મદદ ખાલી નહી આપો હું ખાલી જ છું મે મિત્ર સાઈટલ ટેન્શન દે મે ખાલી કરું છું પણ નહી પડી હવે ના કીધું સમજાવી એક વખતે એક જ વસ્તુ ને વેદે એટલે આપડે જયા આપડે જાતે ચપ્પુલે છે એના માટે ઉપાય કોઈ ઉપાય નહીં કરશે કે લોકો બધું થયું ભાગે શીખે એટલે આપણે દાખલો સીધો લેવો સીધો એ બધું વ્યવસ્થિત છે કઈ વ્યવસ્થિત થઈ ગઈ સુધી તારીખ દસ આઠી આપ્યો એને ફક્ત આટ આપી પાંચ આજ્ઞા માં જ રે એ નથી પાણવાનું યાર એવું કઈ બદલો નક્કી નહી કરતા અત્યારે એવું નક્કી કર નથી બિલકુલ નથી એવું ચોખ્ખા હે એકલા કોઈ વગનાર નહિ સારા માર્ગે સારું બોલે અવળું બોલે ખરાબ પ્રમાણુ ઘૂસી જાય તો એવું એવું કે સાંભળે જુએ એ બધાની અસર હશે ને બધાની અસર અવળું જુએ એવું આવી જશે અવળું બધા છે અને વર્તન એ સંસ્કાર વાળું ખરાબ છે વખતે વર્તન ચલાવી લેવા માણસ આ બે તો જોઈએ ચોક્કસ વાણી બન વાણી બોલે પરમારું ભૂ થાય વાણી નાખે ફરવાનું ના દે પ્રતિકા નથી પેસે જાય છે તો બોલી જાય પ્રતિકોળ કરે થાય ન ક્યાંય દેખાવ દેખાવતા રી થા દેખાવતા રીતે ઘણી વખત એવું બને એમ નહીવ બતાડ્યા કરતું હોય એ કોણ બતાડે શક્તિ એ બરોબર છે પણ પેલું એ ખબર છે આ માણસ ખોટું નથી કરતો છતાં પેલું મન બતાડ કરતું હોય એવો અભિપ્રાય હતો આજે અભિપ્રાય કરે છે એટલે કરીએ અભિપ્રાય અનુભવ છે આપડે આવું મનમાં ઊંધું ચાલતું હોય તો એના પડઘા બહાર પડે પડઘા શું વાંચો બધું ઓછી બધું મોડે કરતી બે અને પ્રતિગમણ ની પણ એવી પડવા પડે હા સર આપે પ્રતિગમ ક્લિયર સંજોગો ને જો પૂછરાતું હોય તો સંજોગો બિલીપ બદલાવ ના રહે પોતાની પોતે ના બદલાય બિ કઈ રીતે ના બદલાય કામ હોય મારા ધ્યેય છે ગમે તેવા સંજોગો હોય નળ નાખે આમ કરું છે આ પ્રયત્ન કર્યો તો તારું હા એમ ડેવલપ કર્યો દસ ટકા થયો કઠીક જે નય વિચાર કરી રહ્યો પાસ થઈને તો બધા દેતા દે લે કુમીટર પર વિજ્ઞાન થી આ કરે આ ક પાસ થઈ તો કરી લે ઈ બે બગડેને આ તો ઈ કોઈ બગડેને એ રીતે કામ દેવું શું પોસ પ્રોફેશનલ જોની જો જો વાત આપણે સાંભળી રહ્યો એવું જયારે નક્કી કર્યું છે संजो लग तो संजोगो ना भीडो डाउन जाए आप जॉन करने સર આવે બીજા હોવાથી પુરુષાર્થ નહી હોવાથી થોડી વાર દાદા પપા નામ કઈ બોલો બોલો સાત કલાક રહી બધો ભેજ કહ્યું શું કર્યું છે જાગૃતિ નો વિચાર એટલે દાદા કે અમે અમે પ્લેન માં જઈએ તો પ્લેન તો કે ગમે તે ઘડીએ કઈક થઈ જાય તો અમે અમારા ઉપયોગમાં રહીએ જાય આવે અમેરિકા ગયે એની સવાર માલ બધો ખરા તર માલ અહીં દસ રૂપિયા દેગો હોય વાતચીત ચાલતી હોય ને ત્યારે એવું હોય કે આ કચરો ગુણ થી પ્રગતિ મંડાયું છે તેનું નુકસાન થાય એવું છે પછી મનમાં ભાવ આટલા ફરે તો જ્ઞાની પાસે ક્યાંથી મરે બઉ આનંદ માણું ચાલ પૂછો આવું વાક્ય છે ને ગૌતમ સ્વામી ને કહીશું સમય પણ કેટલું બધું જોખમી હોય છે પણ નહી ગઈ છે પોતાના વેપારમાં જાય લોટાઈ ની બઉ પાકો મને એવું ખટું ના લાગે આ તો દરપીએ દીકરો દેવ પાસે તો ત્યારે આપણે કુવા ગયા હતા એ લોકો ના રક્ષણ માટે તમે જે બધું કરે એ આના લોકો ના માટે ગમે તે કરી શકે એ ઉપયોગની એક્ઝેક્ટનેસ એ પકડાઈ કેવી રીતે ઉપયોગ એક્ઝેક્ટ ઉપયોગ કેવી રીતે પકડવા તો ઉપયોગ કેવાય પૈસા કરતા હોય તો આવે મોટું થોડો ઘંટો ભૂલી જાય બધું આખું જગત એ ભાવ નો શું છે પૈસા ઉપયોગ નથી આવો બે એ ઉપયોગ નું એડસ્ટલી સમજાય છે એવી રીતે એ પૈસા ની ગણતરી છે એવી રીતે હોમ ડિપાર્ટમેન્ટની વાત માં કેવું હોય છે ખબર પડી ઉપયોગ દુઃખ થાય એ તો પરિણામ કીધું એ પરિણામ કીધું આવું પરિણામ જેમ પૈસા ની બાબત આ કેવું છે પૈસા ગણે છે એને ઉપયોગ કયો પૈસા ની ગણતરીમાં ભૂલ થતી નથી એ ઉપયોગ દાદરસી લીધે ગણતરી કી હોતી અંદર ના વિભાગ માં સંજોગો ભેગા થાય અને બિલીફ બદલાય હોય તો એ પાસે એથી પેલો સાંધો ફરી મેળવી શકાય છે ઉદયનાધીન ઉદય નવ થી અઢી વાગ્યા હોય એટલે નવ ને ત્રણ બાર ને અઢી સાડા પાંચ કલાક થયા તારે બુ કેવીસર થી કમાણી કરવાની પેલા દુકાન માંડેલી નવી છીએ કરી શકે મોટી દુકાન થી જાય સામાન હોય માર મારો સામાન હોય જોયો એટલો બધો નઈ હોય બિલકુલ સાંભળી હતી ખાલી કેટલી વાર સાંભળી છે દુનિયામાં આવું કોઈ વિજ્ઞાન નથી આવ્યો કે આ પ્રેક્ટિકલ છે પ્રેક્ટિકલ છે એવું કહેવાય વધતો જાય એ ખબર પડે બઉ પડી જાય આમ દીપક ભાઈ કેવું કે સહજ ઉપયોગ રે આમ આટલું બધું દેખાય નઈ પણ તમને એટલું આવતા વાર લાગે પછી પછી મલ્ટીપ્લિકેશન થયા કરે લાગે એ તો એનામાં નતું ક્યાં ઉપયોગ રેવો તો નવરાત્રી ટાઈમ ઉતારી ઉતારી લખે એને લખ્યું તેથી આ બધું એ તાગૃતિ પછી છપાઈ જાય મેં અને એ ઊંધો ઉપયોગ કરે ચા લખાઈત કરી ઊંધો ઉપયોગ લખો નિધાર પ્રકારનો કેવો નિધાર પ્રકારનો ખોલ સુદ્યો ઉપયોગ ખોલ ખોલ વાતે તને કતો ઉત્તમ તો? કરવાનું હોય ને તે સંજોગ થાય दर सत्ता काम करता है કઈ કર્યા હવે પછી આ દિવસ કરજે કલાક સારું કરે આખો દિવસ એમના જેવું ના થાય સાહેબ એવું બધા જેવું આખો કઈ આપતા કામ લાગે એટલે એકલું ઉતારી જવું એવું નથી કેટલા બધા ગણતરી પૂર્વક બધું લેવું પડતું હોય છે આ બ્રહ્મચાર્ય પુસ્તક બન્યું હિન્દી નું બન્યું આપડે કમાણી કરી દીધી નક્કી કરવું શું કરું બે બધા પરિણામ અને પરિણામ એટલે કે બે પાકા પરિણામ અને પોતાના પરિણામ જુદા પડવા એ ઉપયોગ કેવાય તો તના તો તનો હોમ વિવાદમાં ના દરવાજો બહાર ની બધા ઓ ફાઈવર નહીં હોમ નું આવડન કોઈ ના બરાબર એટલે એ એક્ઝેટ ઉપયોગ કેવાય એ જ નહીં શરૂઆત મેં કરી હતી એ શરૂઆત નો એક્ઝેટ કેવાય 100 રૂપિયો તે બસ ઉરમા દે સુષ્મા ને ખબર સુષ્મા તમને સમજાવતો હોય ના શબ્દ થી પકડાયું નથી તમારે જાત નો અનુભવ થાય તાર તમ એ સમજાવે ચોખું કરે આટલી ચોખ્ખું એટલે સુક્ષ્મ આવે આપડે કરવાના જવું પડે બરોબર એટલે આવે હા નથી થયું એટલે પેલું નથી આવતું પાયણ થયું નથી એટલે જાગૃતિ અંદર પોતે તૈયાર રહે શું કહ્યું જાગૃતિ એમને વહી જાય ખોટું થયું ખોટું કશું અભ્યાસ કરે ને દેખાય અભ્યાસ કરવો પડે એટલે લગાવ્યા ને નીચે કરે ખુબી છે દાદા ની એક ખુશી છે એ ગમે કેવાય આવડું નાનું છોકરું હોય કે આ હોય કેવા હોય પણ વાત કરતા કરતા એવું આપી દેશે તમાર માણસે દરેક ની ભાષા નું તમે નિશ્ચય કર્યું પાછા એમ ના વાત આપને ઘ ને આવું ઝીણું સાંભળીએ ઝીણું સાંભળવાનું મળે ત્યારે એમ થાય કે આપડો ઉકેલ ક્યારે આવશે તો કક આઈ ગયો આપણે ઘીણાનો બહુ હતા ઘણો તો આપણે મર્યો એટલો હારું તે એક એક ભાગ્યો ને તો બસ તેજી ભગવાન ઘણો પોતા શીખે જાય શીખે જાય એટલા હર બોલ પર કહી ઘીણો તે ઘીણી પરતા આવે જા પે દૂર કે વસ્તુ આ તમે ક્યારે બેઠી જા આ તો આમ કોનું માન કે આ દીકે જાન છે ને આત્મા જાનનો તો સમાધી બસ ચિંતા મોટો સિદ્ધાંત બઉ મોટો જુદે જુદે માણસ જુદું જુદું ઉપાડ તમારાગ થાય કીધું છે પોતાના હિસાબ થી પેલા વખાણે કે વગોડે છે ને પોતાના હિસાબ થી હિસાબ પોતે ચોખ્ખા થવાની જરૂર છે આ વ્યવહારમાં આ લોકો ઘુસ્યા હોય તો એ ઉકેલ લાયે ભાઈ ને ઉકેલ હોય કોમન સેન્સ તમારા કરતો વધારો ભાઈ ની કોમન સેન્સ જે છે જાન ગો ગલી ના સતેદાર સંગમાં આપલ જે છે કે ઉદ્ધવ કરે કોમન સેન્ટર એમો દાદા ખરી ચોપડી છપાવાનો એટલાથી પત્તું નથી કેટલા જનનો કોન્ટેક્ટ કેટલા જનનો બિલિંગ કરવાના એડવર્ટાઇઝ ભાગવાની છપાવાનો એ બધું એટલાય